સાધન જ કીધું છે મારું કેવાનું જ્યાં આગળ રૌદ્રધ્યાન થયું ને ત્યાં કશું જ કપ પામ્યું નથી એમ કેવાય કે છે કે મુસ્લિમો ને રૌદ્રધ્યાન થાય છે અને જે કઈ માને કોઈ શક્તિ નહી એટલું માન્યા કરે ના અર્થ ધ્યાન એ ના હોય આ તો જેમ ડેવલપ વધે તેમતું જાય सूर्य ना धारवा चंद्र नाइटा क्यों पूये ये समझा नहीं तो करता है मानिए व्यवस्था शक्ति करता है पूतगल के आत्मा पूतगढ़ करता चेतन कोई सत्ता नहीं સ્વાભાવિક આ તો બધું જ આત્મા ને કરતા માની બેઠા છે હું કરતા છું જ કે છે હું કરું છું જ થાય છે કે જગત આખું आप कही आत्मा करता है्यस्थित शक्ति करता है शुभगल चेतनगलन ठीक है ભૂતગળ નો સ્વભાવ આ જે પૂતગલ છે ને પરમાણુ એ પરમાણુ છતાં જુદા છે ને આ પૂતગલ આ તો વિભાવિક પૂતગલ છે પરમાણુ સ્વભાવિક છે શું સ્વાભાવિક છે આંખે જેટલું દેખાય છે આપણું પહેલા પોર્ નું વાક્ય હોય ને તે આઠસો પનમાં એનું એજ વાક્ય એને હેલ્પ કરતું હોય વિરોધાભાસ ના કોઈ જગ્યા એનું નામ વિજ્ઞાન કહેવાય પ્રશ્ન ઉભા થાય ને આપડે પોતે પોતાની મેળા મુકવા કે આવું કેમ બનાવી ગયા છે તમને પોતાનું સોલ્યુશન થાય શું ને વ્યવસ્થિત શું કહ્યું એટલું જો નિશ્ચય થી બે વસ્તુ નથી શું છે એ જ્ઞાન ખુલ્લું થયું નથી અત્યાર એક જ પ્રકારનું આત્મા વ્યવહાર થી કરતા બસ નિશ્ચિત કોલ કરતા તપાસ નહીં કરવાથી આપડે જવાબ આપો કે કુદરતના કાયદા ની વિરુદ્ધ કરો એટલે માંદા પડો તો પછી દાદા કુદરતના કાયદા વિરુદ્ધ શા માટે કરે બધું કુદરત કાયદા માદો પડે કુદરત ના કાયદાનો ભંગ કરવાથી ભંગ કરે તારે સમજવું પડે ને અને મગજ ડિસ્ટર્બ થઈ જાય તો ઈશ્વરી ખોક શું ઈશ્વરી હા એટલે આ તાઇન ગુના છે બરોબર જે ગુના પાત્ર થયો તે ગુના નું ફળ મળે એટલે નોર્મલી રહેવું જોઈએ નોર્મલી રહી શક્યો નહી એટલું સમજ પડે બધાને લાગુ પડે ને દાદા તે એ વાત બધાને લાગુ પડે ને દરેક લાગુ પડે નાની પણ લાગુ પડે દરેક નાની જ્ઞાની જુદા ફરતા નથી ज्ञानी देह थी जुदा ज्ञा बा आत्मा स्वाभाविकुदा ना कायदा नायदा समझवा पड़े पहले <laughs> कायदा शु थे કાયદા પોતે ભંગ કરે છે પોતાને ખબર પડે છે વારે ઘડી ભંગ કરે છે બીજા બધા આવે દેહ ના છે એ કેટલાક સભામાં બેઠા તો રોકે છે શું થાય છે બઉ નુકસાન થાય પણ શું થાય લોકો સમજે નઈ નહી રોકવું જોઈએ નહીં કશું કુદરતી આવે બઉ પણ ખડે રોકવા નો ઠંડા જવાની ઈચ્છા થઈ જમવા બેઠા હોય તે વખતે તો પાંચ દસ મિનિટ વહેલું મળ્યું એનો સવાલ નથી કુદરત સમજી જાય છે બરાબર કે કઈક કાજી ગોત છે પણ પછી એના પર એમ ના થાય ગયા પણ આપડે એવું ના કરાય બધા ભેગા કસી ને ત્યાં સુધી કુદરત ઓકે છે બધું આભરું રાખે બધું નોર્માલિટી પર છે નોર્માલિટી હોય ને કશું અડચ નહીં પડે માયા છે એટલે મટી જાય એટલે રિટાયર થયા પછી રિટાયર બધા લોકો બે જ છે સંસાર તો સંસાર ની પાર જવાય એવું ક્યાં છે કપાળ શું કર્યું છે દ્રષ્ટિ રાગ કરે પછી પ્રાપ્ત થઈ ગયું હોય એમ એનું નામ જ ઊંધો રસ્તો કેવાય ને એનું નામ જ ઊંધો રસ્તો કેવાય ને એટલે અમુક કઈક અમુક મહાન મહાન આચાર્ય છે એમની ગજન નું શાસ્ત્ર જ્ઞાન છે જો મન તો મળેલા શાસ્ત્ર આ લોકો તો એવું શાસ્ત્ર જ્ઞાન એ લોકો છે આપણે પાણી બરફ નાખીએ ઠંડક પણ બીજા જરૂર પડશે બીજા દારે જરૂર પડે એ આત્મા નહીં શું કાજુ કરવું પડે તેમાં આત્મા નથી કરવું પડે સુધારસ ના માટે કઈ કરવું પડે તે આત્મા આત્મા નથી